એ ખબર નથી આ તો માણસ ખરાબ છે અતિક્રમણ ચાલે વ્યવહારિક બધું લે ને એ કઈ અતિક્રમણ કોઈ દુખદાયી થઈ પડે કરેગિક હજી પ્રશ્ન મને આપી લે પ્રભુ તરફ લઈ જાઓ આત્મ દર્શન કરાવો પરમાત્મા શક્તિ આવી જશે પરમાત્મા દર્શન થશે દેશ નું કયું કામ ચીખલી પાસે લાલા જાય અને કોણ આવ્યું છે પણ હાથમાં કે હું આવ્યો છું પણ શું આવ્યું બોડી આવી કે હાથમાં આવ્યો સમજાતું નથી શું આવ્યું બળી ઘસાઈ જાય છે અનસર્વિસેબલ થઈ જાય છે એટલે થોડી દિન પછી બીજા બોડી નવ દાખલ શરૂઆત થઈ જાય છે નવ બોડી ઘ જાય ને ખરાબ થઈ જાય છોડી દે છે ઈચ્છા પૂરી થઈ જાય બંધ થઈ જાય આ સંસાર ને ભૌતિક જીવન ઈચ્છા હોય છે ઈચ્છા ને પોતાનું ઈ પૂરી થઇ જાય એટલે ભૂખ પૂર્ણ થઇ ગયા ઈચ્છા પૂરી કરવા માટે અવતાર લે વાર જન્મ અવતાર લેવા માટે ઈચ્છાઓ દાદા પૂરી થઈ જાય પછી મોક્ષ માં કહેવાય પછી ઈચ્છા જ ના રે પોતાનું સુખ પોતાની જાતે બહાર તમને તડકા મૂંગાવે કાંઈક મુક્ત થયા છે I'll give you a raise, how do I say that? Why do I say that? I like that. Absolutely I know, I know. માટે છે જીવનમાં સ્ટ્રગલ આપડી ઈચ્છા લીધે ઈચ્છા ના બોલ ગુમ્પા હશે ને એ દેગડો અને ઈચ્છા છે સારી કઢી ખાવાનું ઈચ્છા છે જયગંધા પટેલ સિસોદરા નવસારી સિસોદરા નવસારી ની પાસે સિસોદરા નવસારી પાસે એટલે બધી ભલા એમની ઈચ્છા છે ભગવાન ને મળવાની તો આપ બતાવશો ભગવાન ચાલીસ હજાર છે હજાર કિંમત હતી અત્યારે પૂછે છે ડાઉન પેમેન્ટ કે ફૂલ માં આપવા પડે પેલે થી કરાવી છે પૈસા રેન્જો કરાવીએ તો પૈસા સરકાર ગરીબ હવે જાય આંબુલ્યેવાય આંબુલ્ય હજી જગ્યા છે भाईन नवीन भाई पहला नवीन भाई नो तप मार्ग और विराक मार्ग એમાંથી સારા માં સારો શ્રેષ્ઠ કયો માર્ગ ભક્તિ અને વિતરાગ માર્ગ નિદ્રાક માર્ગ માં ભસ્તી માર્ગ ને તપ માર્ગ જ હોય નિદ્રાક માર્ગ માં એક જ માર્ગ માં હોય વિતરાક માર્ગ માં હોય છે બીજું ભાઈ પૂછે છે દાદા વનસ્પતિ માં પણ જીવ છે તો કે મનુષ્ય કે બીજા વનસ્પતિ માં જઈ શકે ખરા કોક બધા બધા ના જાય કોઈ એવું પછી ગાય ભેસો માં જાય ગાયો માં ભેસો માં કબૂતર દાદા કર્મ ખરાબ ખરાબ એટલે સુખી દેવાય સારા કર દાદા અત્યારે આપણા જીવનમાં કઈ નડતર હોય ખરાબ કર્મ ને લીધે તો એને દૂર કરી શકાય બધું કેવી રીતે દાદા કેવી રીતે દૂર કરાય ટ્રાફિક માં આપણને હોય ગાયો ખરાબ થઈ જાય દૂર થઈ જાય ને ટ્રાફિક માં દૂર ના થઈ જાય પડી જાય અમે તો આખરેલું જોઈએ એટલે પદ્ધતિ ખરાબ કરવા શું દુખા પછી આપડે અંદર પડે એટલે છોડી દઈએ આપડે અને ખરાબ એટલે કોક નું ખરાબ કર્યું તો તારે ફળ એવું જ આવશે સારું કરશે સારું આવશે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 Oh, you have a question. As yes. uh, a person, if a person is a possible person, if a person is a good or bad, how come sometimes the reaction is like a collective, collective, collectively that's okay, five hundred people are at the same time? <laughs> if a person head head is a in. individual, how come they just mm. walk yeah. together? પણ પાપ ને પુણ્ય કરે નહીં કેમ જન્મ મળે બીજો ઈચ્છા કરે તો બીજો દેવા કે બીજો ડેવલપમેન્ટ ના સ્ટેજીસ માં હોય છે એક એમ જેમાંથી બેન દિમા બે એમ જેમાંથી ત્રણ એમ દ્રિમા ચાર પાંચ દ્રિમા આખું એનું રિવોલ્યુશન છે પછી મનુષ્ય માં તો મનુષ્યમાં જે ખરાબ કર્મ કરેલા હોય છે એનું ફળ એમાં જઈને ભોગવી આવે છે પક્ષીમાં અને પછી એ એટલે પછી પાછા બે કથા ત્યાં ત્યાં મનુષ્યમાં આવી જાય માણસ ખરાબ કર્મ કર્યું ગુનો કર્યો હોય એની સજા ભોગવી લે પાછો બહાર આવી જાય એવી રીતના મનુષ્ય આવ્યા પછી અમુક સાવ નીચી ગતિ કર્મ બાંધ્યા હોય તો એ જાય જનાવર જાય કે બીજા કથામાં જાય અને એક સજા ભોગવી લે એટલે એનું પૂરું થઈ જાય પાછું મહાવીર ના પ્રિન્સિપલ છે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 જનાવર માં જણાય પંદર ટકા મનુષ્ય હું તમને કે મોક્ષ પામવાના ચાલુ મોટી જે છે ને બે માર્ક છે ત્યારે તમારા પોતાના આત્મા શુદ્ધ સ્વરૂપનું ભાન થાય બહાર નું પેલા થાય એ હંડ્રેડ પર્સન્ટ થઈ જાય તમારો જે આત્મા શુદ્ધ છે તમારું મન મચન કારાત્મકૃતિ હોવી જોઈએ જેવું મનમાં વિચાર આવે એવું તમે વાણીમાં બોલો અને એવું તમે વસ્તારમાં કરો તો તમે ક્રમિક માર્ગ એ આગળ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કરી શકો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 પણ એવા ઉપર આવવાના માર છે એટલે સીધો જ દાદા તમને તમારા શુદ્ધ આત્મસ્વરૂપ નું બહાર કરાવે છે બીજો હોય અને ત્યાર પછી તમને સુંદર પાઠ આજના આપે એટલે કે તમારા બાળના જીવન વ્યવહારમાં સરળતાથી આપે તમારા અને તમને ઓટોમેટિક પ્રકાશ કર્યા વગર મહેનત કર્યા વગર પહેલા આપણા આત્મા નું થઈ જાય છે પછી તમારું નામ શું સ્થિતિ તમારું સ્વરૂપ શું તે તમારા રસમાં પ્રવેશ કરવા જ રહેશે નિરંતર રહેશે બધા નિરંતર એટલે તમારો આખો જે ક્રમિક માર્ગ મોટતો હોય પ્રોસી તમારે પાસ થવાનો હોય લાખો ઉગી જાય છે અને તમે દસ પંદર વર્ષમાં અત્યારે તમારા જે કર્મો હોય અવતાર ચોખ્ખા કરવા પડે દસ પંદર વર્ષમાં તમારી પાસે આત્મા નો ડિરેક્ટ લાઈટ અહી છે લોટ અવતારી જાય એક બે અવતારમાં મોક્ષ થાય ફૂલ સોલ્યુશન થાય છે અને જો આ વાત સમજી જવાય આજ્ઞા ફોડો થાય અગ્રી નથી એની પાછળ પચીસ વર્ષ ભણવા કાઢ્યા ખાલી આપડા ભૌતિક ડિગ્રી માટે જે તમે પછી પાંચ પચીસ વર્ષી છે અને ટેમ્પોરરી છે આ તો આત્માની વસ્તુ છે એ પ્રાપ્તિ કરવા માટે અમુક સમય જો આપણી પાસે કાઢવામાં આવે એવું નથી આત્મસુઃખ શું છે આપણી જગત શું છે કઈ રીતે ચાલે છે કોણ ચલાવે છે આપડે કોણ આ કર્મ શું છે ભગવાન શું છે આપડે ઉભી છે કોણ છે શું છે નિરંતર મહાદેશર બે કલાક મને પાસે જ્ઞાન હતું અને જ્ઞાન છે આ જ્ઞાને નથી શબ્દ નથી પડે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 ના ઈચ્છા હોય ને એવું દાદા પીડી તો એક ટેવ છે પણ ઈચ્છા થઈ જાય છે ના પડે એ ટેવ નથી ટેવ તો પછી પડી જાય બઉ પી ભી કરે દારૂ એ ઈચ્છા થાય એમનો સવાલ એ છે કે ઈચ્છા કેમ ની બંધ કરવી અને થઈ ગયા કે બંધ કેવી રીતે કરવી મેળે તો ના નીકળાય પણ જરૂરિયાત હોય જવું પડે બહાર ના ભાઈ ઈચ્છા હોય તો ઈચ્છા ના હોય કે જે ના થાય ભંગે છે એટલું જુદર કેટલું છે ઊંઘ ને એ મકા એ કુદરતી ઈચ્છા એમાં તમે જોઈએ મારે કડી થાય છે એવું નઈ દેવ આવે ના ખાવ દેવા દેવાનું મોક્ષ મોક્ષ એટલે મોક્ષ એટલે આ દુઃખ ગમે છે તમને દુખા છે ગમે છે એટલે મોક્ષ માં જાય છે હું મોક્ષ માં જ છું અત્યારે ક્યાં છું ક્યાં થયો છું છે ને દુઃખ આવે મને હવે પણ હડે નહીં નથી હડતું દાદા ઇમોશનલ ના થાય એમ પૂછે છે સ્વર્ગ અહિયા જગ્યાઓ જગ્યાઓ ના ah. ના <laughs> <laughs> સૂર્ય ચંદ્રપ્રધા દેવ છે બોડી એટલે વિમાન એની અંદર પોતે રહે છે દેવ ને દેવી દેવ સૂર્ય ને એની ભાઈ દેવ આ તો બોડી છે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 ત્યારે મનુષ્ય એ છે પંદર પૃથ્વી આપણાથી એવી બીજી પૃથ્વી માં જવાય ખરો હા અહી ના જવાય જવાય ને મહાવીર ક્ષેત્રે બે પૂછવું છે બાર નો ભાવ કીડી ભરે તેના આપડા ભાઈ એને મોટા મોટો ગા દેખાય જંગલ પણ એક ચીડી હવે ખબર નથી કે વધારે પડતી ફરી દાદા ચંદ્ર ની અંદર દેવ હશે તો વિમાન છે એની અંદર દેવ ને દેવી પછી દેખાય નઈ નથી આપડે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 તમારી અંદર શોધું ત્યાં નથી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 શું કરાય ધણી બદલાય તાર બદલાય તો ધણી બદલાય મારા તુરે જાય તબીલી આવી મારા તુટી ના બદલાય શું કરે તાર તુરી ગયેલી હજાર પછી બીજું મંત્ર પૂરી ગયા જે મંત્ર સુખ ના આપે એ મંત્ર શું કરવાનો કોઈ કાગ વળી ગયા રાતે બધી ઊંઘ ના પછી મંત્ર બોલીએ પણ હું ના રહેતા પછી મંત્ર કે તારીખે હું બીજો બોલાય રહ્યો મંત્ર કયો મંત્ર શું એટલે મારી પણ મંત્ર બધું બદલાય ધણી બદલાય છે તો લોકો મને મોનો ભાઈ બિઝનેસ મોલે પાર કરવા માટે આવું ગયેલું માટે રવિ કે છે દા ધણી બદલાય એમ પત્ની પણ બદલાય ને બધું બદલાય મો માટે લોકો કરેલું બધું અને હમ તો ઘર નો કપડો પહેરું છું મારજું મો દેવ અને દેવી પ્રકાશ આપે ત્યારે પ્રકાશ મળે ના એવું કહે તું લે ના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 ધીરજભાઈ તમે ધીરજભાઈ છો ધીરજ તમારું નામ છે તમે કોણ ધીરે ધીરે ધીરે ધીરજ લાલ ધીરજ ધીરજ પટેલ ધીરજ લાલ નામ છે કે આપડે આપડે કે આ જિંદગીમાં પછાત ની જિંદગી માં શું કઈ આ જિંદગી માં આપડે ફરમ લાલ આપણે જિંદગીમાં કેવાનું છે કે આપડે આપણા આત્મા જિંદગીમાં પહેલી વાર અંક એવા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 dia da. Jana. What is very very first. What why does he, why do exist in the first thing right the being. Aapko existence kem che? Aapko existence kem hoy che? Attachment nahi re. Attachment details <laughs> nahi re. No, I lost the key. Dekho to ganta. એમને તો દાદા ખાસ તો શરૂઆતની કેમ થાય છે મન નહી રહીચમેન્ટ ડિટેચમેન્ટ કેમ આવવાનું માણસ હોય તો એટેચમેન્ટમાં મત ના હોય તો એ પછી આવી જ નહીં એટેચમેન્ટ વિડએચમેન્ટ いや દસમાં તે મારે મારે આ તે એ બેનગે દે તો પછી ચૂડું થઈ ગયો ઓ કોયમાગે રેલસ કરીએ દે ચૂડું થઈ જાય એ રેલર ન થાય તો સીધા કલબ્રેટ કરો કી કોસો મેટેચને તાનું દિરેદારી છે જોમ ગ્રીક એક આત્મા છે મારો જવાબ છે કે આત્મા હું કાપેલાવું કે આત્મા લાવતું કોણ છે તમે ઈા જયારે પૂરી થઈ જાય પૂરી થઇ જાય તો ક્યારે ક્યાં જાય પછી ક્યાં જાય બીજી વાર પછી સવાર છે એમની ઈચ્છા ગણી છે વધુ જાણવાની દાદા પાછા આવે ત્યારે વાત કરવી છે દાદા નો ભાડો થાય પપ્પા નો ભાણો થાય શું થાય ભાણો Bërno zikro. Bërno zikro. Sărca kaká ni bërno zikro. Sărca kaká ni bërno zikro. Oho, oho, jaj n-te marjo? N-a, jaj marjo. Hahaha! Ha, ha, ha. Ha, ha. N-a, n-a, n-a, n-a, n-a ભાવ કરવા જોઈએ ભાવ તો આસપાસ પેલા દાદાજી આજ્ઞા માં રહેવું હોય એને છૂટી જાય હજુ બરોબર રહેવાતું નથી ને હજુ તો ફરી જ્ઞાન આપીશું ને તેને ભૂલચું નીકળી જશે રહી ગયેલું ખરું આપડા વાતો કરે ને આફ્રિકા વાળા કે આવું આવું છે જોવાનું બધા હાલતાલ ચાલતા રીતે આપડે ઉભા જાય રાત જ રહેવું પડશે વધારે એમને લાભ લીધો આપડા કુસુમ આ તો પંદર હજાર બઉ સર કામ થયું બઉ સારું કામ થયું એટલે નકરી કરજો અઠવાડિયું વધારે આવે અઠવાડિયું વધારા આવે પ્રશ્ન કરો જંગલી જાનવર બધા જોઈ લીધા પણ એ બેઠેલો છે પાંચ જન ઉભા રહ્યા હતા ગાડી છેલ્લો આમ જોયા કરતા ગીતો એ